ના એ તો હું બધું કરું છું એ તો કરું છું જરૂર નથી જરૂર નથી એટલે ગયા છે મારી જરૂર નથી મારી જરૂર એમને કોઈ અસર પડી ના એમની જરૂર તમારે નથી ને એમ એમની જરૂર તો હતી પછી કેમ લેવા તો ઓછું મારા હાથમાં એ તો ઓછું મારા હાથમાં છે એ ઓછું મારા હાથમાં So, मन ना कर મારા મનનું સાર્યું ના હું કરી શકું નથી આત્મા હોય આપણું ચિંતા કરવાથી અનંતે ના ફળ ના મળે ના મળે સચી વાત ચિંતા કરવા એક જાતનું નેચર છે ને આપણું હ્યુમન નેચર છે મનુષ્ય સ્વભાવ છે એવો ચિંતા છે આ દેશ થોડું પડતું આવ્યું છે એટલે એમને તો વધારે ચિંતા થઈ ગઈ સે ભણ્યાથી <laughs> ખબર નથી જાણતો નથી મારા મગજ હું ક્યાં કઉ છું હું બધું જાણું છું ક્યાં તો બધું જાણું છું કે ભગવાન મારા હિસાબે મેં કર્યા પછી ફોર્સ હોય તો મેં કર્યા કાચુ ખબર નહિ તો સહી બા ચિંતા થાય છોકરો કોઈ જ કોઈ જ દવા નહીં ચિંતા છે ને કોઈની પણ ચિંતા દૂર ના થાય ચિંતા દૂર થાય નહીં કે ચિંતા દૂર ના થાય છે મનની શાંતિ મળે પણ એમાં શું સાચું છે શું ખોટું છે એ કોઈ ને ખબર નથી પણ એમની મનની શાંતિ ઉભા માટે એમની શાંતિ મળે છે પણ સાચું શું ખોટું શું એ કોઈ ખબર નથી સાચું શું ખોટું શું મળે કે ના મળે શાંતિ ખબર ના પડે પણ મનની શાંતિ માટે કરે મંદિર માં જ ના નથી જતો કઈ જ ક્યાંય નહી ક્યાંય નથી મનની શાંતિ ની જરૂર છે પણ જયારે ચિંતા થાય અત્યાર સુધી થઈ નથી રાખી કાબુ રાખી ગયું કાબુ રાખી મુકેલ સરકાર સંભાવી શકું શું કરું સર આપે છે સર આપે છે બે બાજુ હોય How many have you got out of the place? Hmm? What? You've got to be an hour, but you're being full of this. What? My name is Girish. My name is Girish. Yes. Your name is Girish. My name is Girish. My name is Girish. My name is Girish. My name is Girish. આપડે છે માય આવે તો છે અહંકાર મારું બોલે છે તું કોણ મારું કેનાર માલિક કોણ છે માલિક એનો કોઈ નઈ માલિક તો કોઈ નહી મારું કેનાર માલિક તો ગઈ હા તો હું પોતે પોતે ગિરિશ તારું નામ છે એ તો બધી બધા મનુષ્ય ખરેખર મારી કેનારો જે વસ્તુ છે ને પણ ઇમોટન વસ્તુ જ્યાં સુધી હું મારા પોતાના મન ને ના સમજી શકું ત્યાં સુધી હું એને આપડે ધારી બીજી વસ્તુ ના તો માય ને એવી આજે માય હોત એટલે તું અને ઘડિયા બે જુદા જ હોય ત્યાં જ્યાં માય આવે તો જુદા હોય એટલે માલિક હોય તો એ વસ્તુ મારા માંગે વચના વર્ પરમાત્મા એક ન માને અને એક વચના એવા હોય કે પ્રેક્ટિકલી જ્યાં સુધી જુએ નઈ એના આવું કહું બનાવે ત્યાં ભગવાન છે આ મોટી મોટી જેના છોકરાઓ હોય તો એને બેસાડી સર એ પ્રમાણે મૂકી સમય બતાવો જોઈએ ઘડી ના લાગે કાન નાખી દેવું કેમ કે એમને શું આમ કરે પણ સમજાવું અભ્યાસ કરવાની હોય પૂનમ કરવાની હોય શનિવાર કરવાના હોય બધા કારણ છે એ ધર્મ મૂક્યો છે બધા તલા કરતા અગિયાર રૂપિયા ના થાય ને તો એને ચાલી એકવીસ રૂપિયા થાય એ તો આ દુકાન દાખલ રૂપિયા ના ચાલે એ વાત થાય ન કરીએ તો સારી થાય ભરેલું પેટ હોય પેટ થી તો બધું આખો જ આવે નહીં દારૂ થયા જ ના રે એટલે કઈ એક ચમ ખાઈને અધો ઉપયો તો અડધું લાગે તારે પછી નહી ભેગા કરતા જેવી રીતના સામે થાય એ પ્રમાણે આપડે એનું જેવી રીતે સામે થાય જે પ્રમાણે આપડે ખર્ચ કરવાનું હોય ને કે અગાઉથી જીવવાનો અર્થ કઈ નઈ કે આગળ થી બધું શીખી રાખ્યું હોય તો અર્લી ટાઈમ જે આવે એટલે જેમ જેમ થાય એમનું થાય લોકો ને બતાડવા ભેગા રહે છે લોકો ને બતાડવા બાકી રહેવાનું નહીં રહેવાનું રહે છે આપણ એનો અર્થ નઈ ને ચોખ્ખા દિવસ ના રહેતા હોય પોતાની સાથે પોતાનું મન પોતાને ગમતું નથી પોતાની વેળ નહીં પડતો પોતે પોતાની સાથે બીજા મન જોઈ તો વેળ પાડવો પડે એ અમારે અમારું વિજ્ઞાન જુદી જન્મ છે કાહે આ સંસ્થાના લોકો એ મારેલું વિજ્ઞાન બંધ છે આખા જગ્યા તો માંલું વિજ્ઞાન છે અને એક થતો કુદરત માન્ય વિજ્ઞાન છે આગળમાં બધા જ કરે છે અને ઘૂંચવાળા થયા કરે છે અને કુદરત માન્ય વિજ્ઞાન છે એ તો સમજીએ તો આ બધા સર્વ દુઃખો બધા બંધ થઈ જાય છે અને પેલા દુઃખો તો વધતા જાય માતા પિતા સારા મળ્યા તો શું કર્યું છે તે સારા મળ્યા આપડે પોતાનું એવું શું કામ હશે કરેલું તે સારા મા બાપ મળ્યા આપડે આવા આગળ વધ્યા કઈ એ તો આપડે સમજવાની વાત છે ને સારા કે ખરાબ આપણા જન્મ થયો સારું છે તેને આરામ આપ્યું મેં ક્યાં કઈ કરેલું મા બાપે મને જન્મ આપ્યો ને સમજવા જાઓ ધન્ય જન્મ થાય એ નીચા કે હોય એવું કોઈ ગાળો રાખ્યો આપણે જિલ્લા છે એ બરોબર નથી પટેલ ને ત્યાં ભેદભાવ આપણે રાખીએ રમત હોય છે એનું કઈ કાણા તો હશે જ ને રાજા ને સ્થિતિ દરિદ્રો ઊંચી રાજા ને કઈક હોય બરાબર છે પણ એવું અવતાર નું હોય તો આપણે માની ના શકીએ કે રાજા જન્મો છે જીવન ક્યાંક આગળ થી પાન કરે એ પ્રમાણે ગધા ત્યાં કરવું પડે પ્રકાર સમજી ના સમજ ના ઇફેક્ટ સમજે પણ કોઝ કેમ થાય છે મારો બાપાપે તારા તરફથી જે ભોગવ્યું એ બાપાપ લોકો અને તું જે ભોગવી રહ્યો તારો કોઝી એટલે કોઝીજ અને ફેક્ટ કોઝિજ ઇફેક્ટ આ જન્મ થયો એ બધું કોજ ઇફેક્ટ કહેવાય આ લગ થયું આગળ આવ્યો છે ઇફેક્ટ કહેવાય અને મરણ થશે તે પણ ઇફેક્ટ તો આની પાછું પાછા ફરી પણ થાય છે બધું ઇફેક્ટમાંથી કોઝિજ પણ થાય છે અને કોઝી પાછી ઇફેક્ટિવ થાય છે કોઝીઝેક્ટી સારા પણ એ તોય કોઈ કર્યું ને એનો ઇફેક્ટ આવે ને થાય ના હોય પણ બાળકો મગજ બગડી ગયું પછી તારી ભૂલ દેખાય એટલે પછી બધું ચી થાય તો કાઢે એટલે શું થશે એટલા જ દિવસ સીધું પાછું તો શું થાય ને નહીં કોઝી ઝાડા વાપરાય તો દુઃખી થવાના ચંદ્ર એટલે કોપરવાનું કે આપણે હજી જવાનું કે આ ઇફેક્ટ મારી છે અને અત્યારે મારે સાચી લેવાનું જરૂર છે પણ ન થાય ખાસ એટલે આપણે ધીરે મનમાં વિચાર લેવું કે આ મારી પૂર્વ છે એમાં એનો નેચર કોઈ માણસ વધી ના શકે કોઈ માણસ નેચર વધી ના શકે નેચર ના બદલે પૂછાય છે ને તાર દે પોતાનો પ્રયત્ન હરજી આપણે કે પે વસ્તુ મળે તો બમે реглаન્ટી હોય છે તો પીઓપીટો એ તો એ તો જિંદગી છે ધીસ ઇઝ વોટ લાઇફ ઇઝ પીઓપીટો કે એ તો લાઇફ છે એમ કે હે લાઇફ તો એવી છે ને પીઓપીએ છે જમેળો ભયન ભય ના તમારા પુસ્તકમાં લખ્યું છે કે આખા જગતના મનુષ્ય તો છે સેંતરે બેસ સેંતરે ગામો બેસે બીજો પુરુષ છે એનામાં જો બિલ હોય મગજ હોય તો એ પેલા વિચાર કરે કે આ પંચાવ કર્યો છે હોય એ મુલો માણસ સમજી જાય કે આ કઈ કારણ બીજું છે એટલે હવે વિચારવું પડે તો શું કરું હા એટલે ભરવા દીધું સંજોગ એવા છે ને તો ગુજરાત થઈ જાય ડુંગર પર ના હું ક્યાં જતો ને મને વાંચ્યો હોય તો વસ્તુ આપણે માફ કરવાની માણસે જાણી જોઈ ને નાખ્યો હોય કોઈ પથ્થર જો જાણી જોઈ નાખે તો આપડે થાય પૂછતો પણ કોઈ છોકરું રમતું હોય ગયો આપડે ઉપર માફ કરીએ એમ પૂરો ના જોઈએ નાખાય છે શંકા કરી શંકા નહી પણ હું જે વસ્તુ જાણતો હોય જાણે અભિપ્રાય આપે છે જાણે એના ઉપર જે રીતે આપી શકે આ ના જાણે ક્યારે મારે ક્યાં જાણવું છે ઉમર થાય થી જવું પડે છે પછી આપણે ક્યાં જવા એકલા ક્યાંય નઈ ક્યાંય જવાનું થયું ઉપર મને કોઈ લઈ જાય ને બતાડે લઈ જાય બતાવે બતાડે ત્યાં સુધી જોયું નહીં રીતે લઈ જાય ને બતાવે ખબર પડે કોઈ દિવસ કરવાની સરકારી સરકારી પણ નહી સરકારી નહીં કેમ થાય નથી એટલે કરતા જ નથી વતન પહેલા પહેલા અમારા ધંધામાં ચોરી કરાય જ નહીં અને જેથી લોકો ને શાંતિ મળે શાંતિ મળે એવું બધે લેવાયો પાણી લેવાયો મારી પાસે હોય તો હું હોય તો આપું એમ ના હોય તો ના પાડી દઉં કોઈ દિવસ નથી અત્યારે માગવું નથી પડ્યું मकान मकान तो एक बारे ना ए, आ, मकार, मकार ना छे खानदार ने खांदा ने बीजा बताइए ड्रा बदले बाहर कोई જોઈ લેવા જોઈ લો થાય નાટક જોઈ લે એ ખરેખર દાદા ભરતુરી પાછો માણસ હશે કે બનાવતી છે રામ પાઠ ભજવે સીતા પાઠ ભજવે કૃષ્ણ નો ભજવે આદર્શ કૃષ્ણ બનાવતો પાઠ પર દેખવા કરતા એક્ટર આલે ડ્રામા કરતા તો એક્ટર જ કહેવાય ને ડ્રામા માટે તો એક્ટર્સ કહેવા ની નબળે તે અમલ વડે બસ તો એ રીતના રાજાસ ને નવનાપતિ સાચી વાત છે એ ચાલી સાચી વાત છે હે ના તો રળ દે તે રળવા જઈ અપણ એક જત્નો એક્ટિંગ છે ને એક્ટિંગ હે તે જાતું નહી ભલે એ સાચું સાચું. ત્યારે ચિંતા ના થાય ના એ ખરેખર જણાય છે નાટક માં છું પણ મારું નામ લક્ષ્મી શંકર છે એટલે જે પોતાને જાણે તે નાટક કરે કશું આ દુનિયા અસર કરે ને એના દુઃખ ને ઉપાધિયો છે એનો ઉપાધીને બતાવ્યો ત્યાં નથી હું કોણ છું એટલું જાણી જાય તો આ બધું નાટક કરે છે એ તો નાટક પણ અંદર જોનારો ગયા તો જોયા કરે એને સુખ દુઃખા આપણે સાચું શું એ કોઈ જાણતું નથી કે આ બધો ડ્રામા સાચું એ રે જાણ રે એ ડ્રામા સમજે છે કે આ ડ્રામા છે બીજા લોકો ડ્રામા જાણતા ને ડ્રામા નથી જાણતા કરે નથી જાણતા એ સાચું છે ચિંતા કરે છે ઉપાધિઓ કરે છે નાટક કર્યા એટલે એનો ફેમસ થાય ને કે જે માણસ એમ કે આ ડ્રામા છે એ સમજી ગયો ડ્રામા છે પણ આપણે કઈ રીતે એમ ના સમજી એ ડ્રામા ડ્રામા કરે છે આપણને કેમ સમજાય કેસુભાઈ ભાગ જ છે ગિરીશ નો ભાગત છે પણ પોતે કોણ છે લક્ષ્મી ચગીએ હોય તો એ તો જાણી જ ના શકે જે પોતાના મન થી કે છું ભૂલી ગયો એટલે આ ગીરી સમજવાની આ જાના એ જાણું એનો અર્થ એમ નઈ કે કોઈ બીજું કોઈ છે બીજું કોઈ છે એમ એ તો મારે ત્યાં વાત થાય ફિલોસોફી ની વાત એમ થાય પણ ફિઝિકલી બીજું છે અને મારી વસ્તુઓ છે આ વિધાઉટ માય ગોડ આ રીત મા રીત જાને જાણે સમજો એટલે કેવા માંગો છીએ હું સમજો પણ શરીર શરીરની અંદર કામ કરી રહી છે શું અંદર પણ તને ખોટું લાગે છે એટલે એનો અર્થ એમ થયો કે આપડે જે ખોટલાઓ એ બધું ખોટું મારા હિસાબે ખોટું જયારે ત્યારે જીવન જીવવાની મજા આવે પણ એમાં દાદાજી એવું છે ને જીવન ખાલી મજા થી જીવવાનું હોય મજા વસ્તુ કોને કે જે વસ્તુ સુખ જોયું હોય તો એને મજા ખબર પડે પણ જે વસ્તુ જે માણસે મજા જોયેલી હોય દુઃખ કોઈ દિવસ ભોગવ્યું જ ના હોય તો એનો રેફરન્સ પોઈન્ટ રહે જ નહીં ને કોઈએ દુઃખ ભોગવ્યું હોય તો એને પેલા સુખ મજા ની ખબર પડે પણ દુઃખ જેને ના થયું હોય શું ખબર પડે કામ મજામાં જ કાયમ રહ્યો હોય તો બહુ દુઃખ ભગવાન એટલા બધા દુઃખ ભગવાન દુઃખ જ ભગ્યા બિચાર એને સુખ જોયું નથી સનાતન સુખ સુખ એટલે સુખ હંમેશા સનાતન હોવું જોઈએ આવી સુખ કલ્પિતા આ આપણે જતી રહે થોડી વાર દુઃખ આવે એવું સુખ કલ્પી હોય તો મને થઈશ્વર થી સાચું ઉત્પન્ન થયું છે પચાસ મારી જોડે છે તમે આવી પછી એમને ક્યાં ખબર કેદમ બોલાવી કામ કરી આપણે આપણે એવી જ વાત કરો ને આપને હરકા થયા છે દાદા ભગવાન વાત કરતા હોય છે એટલે એમનો અવાજ તો છે જ એમનો અવાજ છે ને કેમનો અવાજ છે આ રીતે ધાર એ રીતે એટલું જ કે આ નહી એ પ્રમાણે જ એના જેવત બને એનો તે અમૃત માય છે વાણી હા ભાઈ કામ કર કારણ કે આત્મા અને ભગવાન બોલી શકે નહીં એ જળ નો ગુણ છે જળ નો ગુણ છે હવે થવું એ જળ નો ગુણ છે શું આપડે હોલ નામ દબાવીએ પછી પરમાણુ નીકળે એકદમ થઈ જાય છે આમ થાળી નીચે થઈ ગયા થઈ ગઈ ખરા છે એટલે અવાજ જે છે ને એ બધું એટલે આ ભગવાન બરાયેલી દુનિયા નથી આ જો ભગવાન બરાયેલોને તો ભગવાન મારી તરફ તો બધાને સરખે બધાને હખું શું ખવું કોઈને ભાઈમાંથી નીચે બોલો તમે કોઈ તું છે સે મારું જોયું સુખ જ જોઈએ મારી જોડે છે ને મારી જોડે છે એની પેલા પેલા છૂટવા આવી ગયો તો એકબીજા તારે લેડી દા નાખી દઈએ ને આવું વાંચ્યા વધારે છે દાળક ચોકી છે ત્યારે હાલસ પડી ને તે મારા લેડી જેતરા છે તો એનું કહી દઈશ કે ત્યારે એવું કહી દઈશામાં કહેવાય ચાલો <laughs> કરો <tune> <laughs>